Hmm. So, so he he, is saying, he is yeah. that uh, you are mm -hmm. about people here. કે આપણે મન વચન કાયા થી જુદા છે આપડે સમજી શકીએ પણ એ સ્ટેજ માં અનુભવ વાર લાગે એ અનુભવ હજાર આપને જરૂર હોય તો નહીં કરી આપી ગઈ કેવું છે એ અનુભવ કોઈ થતો જ નથી થાય છે understanding is is easy, but to to have that that yeah. anubhava or yeah. that, uh, yeah. that, uh, experience difficult <laughs> <laughs> uh, difficult and uh, <laughs> very difficult <to> achieve. <laughs> but but he can, can make you... આપડા <laughs> દ્વારા <laughs> <laughs> લપાસ કોઈ ચઢાવનારો નથી એક ફક્સ એવો નથી એક નીચે ચડાવ્યો લપતરા ઉધાર છે ઘરમાં ક્લેશ પેલા મટ્યો નથી આખા હિન્દુસ્તાન દેશ છે આખો જોવા બધા કોઈ ક્લેશ મટ્યો નથી શું કરે છે આગળ વધવા નહીં દે આ વધવાની પણ છે નહીં સાધન કહેશું નથી લા પાસન ને દેતા તો અને આપણે એટલે કે કેવો કેજ ભરી ગયો અદ તા તૈયાર મતલબ તને તો પંડે વેપરે દો ભગવાન કઈ જગ્યાને તમે કઈ ગયા છો તો રે ઈ તો અલકોના Who has created this world Who is it the for પેહલા વિચારે આ દુનિયા બનાવી છે પેલા વિચારે બાકી છે હા પણ everlasting world, world is everlasting no beginning no end every physical form everlasting no beginning no end well, right like that, you fate the different cycles of motion and no everlasting yeah for so, this the end may be a dance of yoga and then another era like such a barabar che end nahi aavtu ek yug patay ane pachi biju yuga aave che em chale j rakhe che સાયન્ટિફિક <laughs> ઉટોન્સ ઓલ દેટિંગ ટુગેધર એમ કે છે દાદા કે અમારે ગુરુજી એવું સમજાવ્યું છે કે ભગવાન એ પોતે પરમાનંદ આનંદ નો કં છે અને અને એને એટલે તો એનું જે આનંદ હતો એને એનો એક્સપાન્ડ કરવાનો એને ભવ થયો અને એને છે તો એમાં આવા વધાર્યું એમાં આ જગત ઊભું થઈ ગયું ધેટ ઇઝ ધ વ્યૂ પોઈન્ટ નોટ કરે ધેટ ઇઝ ધ વ્યૂ પોઈન્ટ બટ ધેર આર ઓલ ઓલ હેવ વ્યૂ પોઈન્ટ ધેન વસ બી 360 ડિગ્રી વ્યૂ પોઈન્ટ First degree, degree. so that the self is when being individualized so each one has to seek his own way all my better so and that's how it right right they're going to anybody because danti lapas nahi to uddu kena misal kiya kya he agrees ki banda are you saying he agrees that when we try to find our our madana Eternal, eternal, yes. eternal, eternal. Elements. Elements. Elements. six elements, elements in the world six six elements ele six things are six things which are eternal yeah. in this world you know beginning and endless eternal, eternal. eternal. eternal. Yeah. yeah one is your soul you give much atom no, no. parmano huh? parmano no, no, no. par Parman. the second is all the atoms of atom. matter. matter matter second matter. is matter મોશન ઇનોશિયા જગ્યા દેનારું and time and sixteen times there a thicket and in the twelve that he has gained <laughs> his knowledge we can see these things, things separately and the original form yeah what we yeah, can basically. see come on ha and a and a na bahut interest hai sir main khalsa mein bola tha and aapro aapro indosthan na de deta ama bahut bahut ane e che so bahut Hello. Can you tell me my name? Bruce Yuan. Bruce Yuan. Bruce. Bruce Yuan. Uh-huh. Yeah, this. Uh-huh. Is it correct? Mm -hmm. Correct. That's right. <laughs> not your name. Your name is Bruce, not you. Mm -hmm. Your name is Bruce. Yes. I accept. But not your address. No. Your name is Bruce. <laughs> uh-huh. okay you say my name is broth yes not you so who are you who are ma hello ram manekos tam manekos yeah ram manekos tu dare ke tame mane kono kon jo bye bye You must experience who, okay. who are you. Who are you. Mm -hmm. By word, only you are pure soul. Pure soul. Mm -hmm. and, and Bruce, impure soul. Bruce is impure soul. Bruce, impure soul. Mm -hmm. You are pure soul. you are thinking my name is truth <laughs> and bruce is guilty and you you say i and bruce you will be guilty so you you are just thinking yourself i am bruce <laughs> i am bruce you saying right <laughs> So Bruce is guilty, because you are not Bruce, you are the pure, pure soul, so separate pure soul. from Bruce. <laughs> so whenever you are saying, I am Bruce, I am Bruce, you are making a mistake, a wrong belief. There are two existence in a person, no? Mm -hmm. One is physical and the other one is creature, no? Mm -hmm. <coughs> Actually, he has not good. Uh, Actually, you are not bruised, but you are bruised is your wrong belief. Wrong belief. It's your wrong belief, belief that you are bruised. Yeah. By right belief, you are pure soul. And by bruise, you are wrong belief. Your belief is wrong. I am Husband of your wife, wife, I am husband of my wife, is it wrong belief? You are husband of your wife, it's a wrong belief. You are pure too. Bruce is the husband of your wife. Bruce is husband, not you. brose is the husband of your wife not you oh, yes. so he separated you two you know brose is one and you are separate pure soul. you are so you are telling everybody that i am brose you are telling everybody that i am brose actually i am not brose actually you are real brose સોલ વેન બી રીયલ સોલ ધન હેપીનેસ ટી ફોર ઇયર્સ twenty four hours we want to be 400 today is planning on it you can come on saturday at in anaheim there is a ceremony in which he separates bruce from pure soul and uh, after that he will always remain as he also watching bruce this is doing mm -hmm. bruce will remain bruce will remain doctor will do his work and everything and you will just watch bruce to watch one half an એટલે અમુક લિમિટ સુધી જગત આપી માં છે બુદ્ધિ ની બહાર કોઈ પણ માણસ ઉતરો નથી is uh, a statement made beyond our intellect. So the intellect, the questions of intellect cannot reach that state because the intellect has to play within its own sphere. Mm -hmm. So what he's talking about is beyond the mind. And he's speaking from that state of beyond the mind. આજે આપડે ગયેલા હોય ને એ લોકો નું એવું માનવું છે કે અમેરિકા નું કોણ એટલે ભૌતિક અને હિન્દુસ્તાન નું આધ્યાત્મિક એ બે એકઠું થઈને હિન્દુસ્તાન નું કલ્યાણ થવાનું છે એટલે પૈસા અમેરિકા થી હિન્દુસ્તાન સાધુ એવું એ લોકો ના પણ દુઃખી થતું નથી પણ દુઃખી થતું નથી આપડે તો તો એક જીવતો રેતો લોક વાટા બુદ્ધિ ના કર દા ધનસુભાઈ કે છે પણરિટી આવી કેમ એવું મેજોરિટી નો આટલો બધો વાં કહે કે નથી બાળકો આઠ વર્ષ નું છોકરું ખરાબ વિચાર આવેલા વિચારો ગાળો બોલો ભગવાન કમાયો કોજ ગે ત્યારે તો છોકરો છોકરો છે યાદ એ ના કરે જાય ભગવાન સુખ વળે ઇટેલ સુખે કુદરત ના નિયમ ના આધીને બરોબર છે તો સુખે બધા સંસારમાં સુખ નથી કોઈ જગ્યા અમે જાય ટીચર ને ભાવ કરે છે એવું લાગતું હતું કે અમે કયા પાપ કર્યા છે કે હિન્દુસ્તાન ની બહાર જવું પડ્યું એવું લાગતું હતું એમને પાપ તો કરેલા છે હિન્દુસ્તાન ની બાર જવું પડે એ કીધા પાપ છે પણ જોડે જોડે પુનસે અગરની કાં કેતો આ આવા સબરા હોઈન પછી ગેર જો હોય ને તો ઘણું બર એની વાત તો જ ન આ તો અહીં આતો એ આખો દે ઇસલે જાય તે બગીચા બેરે માજુ અહિયાં તો આતો કોઈ પેડ કાનાર મલે બિચારે આ કોઈ પેડ કાના ના મલે યુ થિંક હિયર બેરી બિચાર ના મહી આઈડલ બરવા રૂ આઈ દે તો પેડ કાનાર મલે અપમાન કરનારું ચાલો નવરું ના પડે અને કોઈ કે દાદા પણ એવું થયું ને કે માઇન્ડ એમાં જ બિઝી રે તો પછી આપડે ઇટર નો વિચાર કરવાનો ટાઈમ ના રહે ભલે વિચાર ના મળે પણ ડેર ટાઈમ બધે ખરે જ વસંતેવ ફોન તમારા બધા ફોન જાગ્યા છે અને બુદ્ધિ છે ત્યાં સુધી વિકલ્પ બુદ્ધિ ની બહાર નીકળે ત્યાં આઠ લોકો એમને ગયો એમ નહીં અને મોટા મોટા આચાર્ય ખરી કે બિલકુલ મારા જેવું કોઈ બુદ્ધિ થાય નઈ આપડે સમજી જઈએ આવું છે સમારી જાગ્રત સ્થિતિ હંમેશા નિરંતર સમાધિક ઇન્ડિયા સમાધિ કેતુરિયા અંદરથી મન ઉતરી ગયું અંદર અને મનના એક લેયર માં બેસી ગયું અને લેયર માં તો આનંદ પામી ગયું એટલે સમાધિમાંથી કેવી તમારી તાકી નથી વીતાન બુદ્ધિ જાય નહિ તો સમાધિ થાય નહી તુર્ય અવસ્થા જે કઈ છે એ કઈ અવસ્થા એક તો નિન્દ્રા એટલે શિશુ સપ્ન પછી આ જાગ્રત સ્વપ્ન કહેવાય અને પછી સૂર્ય બુદ્ધિ થી પડાય પ્રમાણે બુદ્ધિ એકલા બુદ્ધિ એકલા નથી બુદ્ધિ તોડી જાય નથી પણ બુદ્ધિ થી ઓળખાય તો કહી દે કે મારા અહંકાર નથી એમ કેમ બાબતો બુદ્ધિ નહી તારી ત્રણ કાચો પડી જાય કે મારા જેવો કોઈ બુદ્ધિ થાય ને આપડે સમજી હા દાદા બુદ્ધિ આપડે સમજી ખોટો નીતિ થશે ડગી ના જાય સંસાર માં લગી ના જાય બુદ્ધિ સ્થિર થયેલી હોય દગી ના જાય પુષ્પાબેન પૂછે છે આ જાગ્રત સ્વપ્ન છે એને જે જાણે કે આ સ્વપ્ન છે એ તુર્યાવસ્થા સૂર્યવસ્થા એને જોડા મન ને જોઈ શકો બુદ્ધિ ને જોઈ શકો આ બાબા કોઈ ના જોઈ શકે હા રાખી હે લોકો લપસવા નહીં રેતા એટલે ખોટું છે કે એવું નહીં આપડે ગયા ત્યાં સીધે સીધી પહેણે એમ કે લોકો જાણે એવી રીતે પેલા તો પેણે કોઈ ગયા સારું બે પાંચ ટકા બાકી બધું ગંધારો રાતો પુસ્તકો લખેલી આ અહંકાર છે તે અહંકાર સારું કરો તે આપડે શું કરે બે લાંબો સારા પછી હાજાય છે બે મરી ગયા છે પાણી લાઈનમાં જાય ને તમે જોઈ આવજો કેટલા ડોલર જોડે લઈ ગયો પછી એ ઉપર થી તમે નોંધ લેજો લાખ વધારે <laughs> <laughs> બ્રહ્માડ માં કોઈને સુખ મેળવે એવું કરે તો પાંચ આપીએ તો શું ના તમારે રાખવા છોકરા આપડે એકદમ બોલ્યું છે તો એક છોકરા છે તરફ મારીએ થઈ ગયા શોર્ટેજ ની અહિયા તો દુકા પડ્યો છે બુક નો અહિયા જેવું થઈ ગયું દુકાન પડ્યો છે પુસ્તકો હા લોકો અહી ના લોકો એનું વિશેષ પૂરતું ધ્યાન રાખવાનું કઈ રીતે હું વાત નથી કરતો નથી મળતા એમને આવું કહ્યું દર્શન પાંચ હજાર આવતા દર્શન કરવા આવો તો લેવાય છોકરા છોકરી બધું આવે છોકરા છોકરી બધું આવેલ ભાઈ નો દીકરો થાય ને તમાર ભાઈ દીકરો થાય ભાઈ ના દીકરા થાય નો દીકરો થાય એટલે જ કેલું કરવું ક્યાં ખર્ચ ના પડે એટલે નોકર બોકર નો એ કાર પછી જાતે લખાય પૈસા બગાડે નઈ સંઘમાંથી સાયન સંગપતિઓ છે ઘરને ભાડવા માડવા તો જ ચોખ્ખું થાય ને તો જ્યાં દેગડ નું નથી એ જીતેલા ને જીભવું ભારે પડેલા મુશ્કેલી પડે હજુ કે અમેરિકા <laughs> આપણે થોડા ઘણા ત્યાં કરી બે ટકા આખું જીવન તંત્ર દાન જ ચોખી છે ચાલો આપડે જવાનું છે આપડે ભરીએ એ રીચાર્જ છે સંજોગો સારા મરી આવેસ થાય એ તો બધું વ્યવસ્થિત વ્યવસ્થિત આ આ તો આપડે બોલીએ છીએ કહીએ છીએ વ્યવસ્થિત થવું છે નાટક છે જોવું એક ફળાઈ ને હારું મળવાનું એક ઓનલાઈન પછી એવું જ ને ફળાઈ આપતો પુત્ર દર અઠવાડિયે દરેક ગામ માં જઈને ત્યાં બધા આપડા સંઘ ના ખર્ચે બહાર જઈ એ કઈ યાર દાદા ભગવાન પંદર આઠ પંચ્યાસી સાંજે રામભાઈ ના મોહન બહેને ત્યાં એના હમણાંશન કરે માનવા લાગે કે હું સુદાત્મા છું સુદાત્મા છું મે કોઈ કોચને બોટોને તો આપે પોતે જો જોઈ લેતા હોય કે આ બોલે છે કે હું સુદાત્મા છું સુદાત્મા છું કેસે ફરગે એટલે જોનાર એને બોલના જો જરાઓ જોએ છે ને બોલે છે એ જુદો છે અને સુદાત્મા પોતે <coughs> પોતે તે રૂપ થઈને જો હું પણ તેનું તેલું જોઈએ જે હું મીન મીના છું એવું કેતો હતો તેનો તેજ હું શુદ્ધ આત્મા બોલે જોનારે આત્મા અને જે મીના શુદ્ધાત્મા શુદ્ધાત્મા તે બોલે છે એને જોનારો કોણ શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે બોલે છે આપડે પેલા ગાય એકલી જતા હતા હવે ગાય જોયે છે રાતું નિરંતર ચેતવ છે રાત દાડો ચેતે ચેતે કરે છે એવું કર્યા પછી આ ખોરા નહી આગળ વધવાનું આખો પાસ આગના પાડી બગડી જાય કે શું કે તારે પૂછું પૂછ ને કિરીટ ભાઈ તો આયા નહી કિરીટભાઈ સમજાતા બઉ મજા આવી લંડન છે દાદાજી સારું થયું પણ રાજી ખબર નઈ જાગૃતિ હંમેશા નિરંતર ના બોલાય તો કઈ નઈ બોલાય તો બોલવું ના બોલાય ના બોલવું એવું કઈ યાર નથી અને આપડે આત્મા તરીકે રહેવું છે ખરું જ્યારે કઈ વાગું સાહેબ ત્યાર પછી એક એક આખા હિન્દુસ્તાન એક ભૂલ દેખાય ગયો કે છે આ ધર્મ કોઈએ પણ આર્ગ્યુમેન્ટ મન બગાડવાનું મીના કે છે રામભાઈ ને બધા ને કે આ ઘર માં કોઈને મન બગાડવાનું નહીં મન બગાડવા ઘર ની બહાર જઈને કારણ કે આ ઘર ના પરમાણુ સૌ શુદ્ધ છે અહીનું વાતાવરણ બગડવું જોયે જ નઈ એમ એનો આગ્રહ છે બરોબર સાચી વાત છે દાદા શું કે છે શારદાબેન પૂછે શાંતાબેન પૂછે છે શાંતાબેન પૂછે છે કે આપણે એમને ભૂલ થાય તો તરત જ દેખાય પણ તો એમને લાગે છે કે જાગૃતિ જતી રહે એવું લાગે છે આપડે અહીં બેઠા છીએ વચ્ચે રોડ છે રોડ માં ના દેખાય એ તો આપડી આપડે ગોઠવણી કરી છે ગાડીઓની ગોઠવણી ગાડીઓ કરે છે તે જ તેની તે જ જગ્યાએ શું કહ્યું અને આપડે કઈ નહીં દેખાતો એ જાગૃતિ કરી હતી ઊંઘમાં ઊંઘમાં હું જાગૃતિ આપે છે આ ધ્યાન ઊંઘમાં ભૂલ થાય